પ્રેરણાલીના સંબંધ જોડ લેતા કર હો દેખો હાથોમાં હો શરીરમાં હોયમાં હોમે તો કુછ હોય નહીં રહા વિચાર કરે ઉપર થોડા વિચાર કરે બહુ ગહેરા નહી સાધારણ હૈ થોડા સા વિચાર કરે હોસમે हम तो हाथ नहीं शरीर नहीं, नहीं। पर हो तो रहा में। हमें तो हो नहीं रहा खाली मान लेते हम हम कर रहे त्यादी हूँ करु भान जाए नहीं बध आ जगत में जाड़वा विकट हो जाता हो विकट કરવામાં આવી છે આત્મા કલ્પિત નથી કલ્પના સ્વરૂપ નથી આત્મા જૈન માં જુદી જાત ની કલ્પના કરવામાં આવી છે વેદાંત માં જુદી જાત ની કલ્પના કરવામાં આવી વેદાંત ચોખ્ખું ના પાડી છે આત્માનો જ્ઞાની પાસે આત્મા આત્મા હોય બાજુ ક્રોધ અજી કોઈ નઈ પડે તો લોકો અથડાયા કરે છે સાધુ સન્્યાસી આ સંસાર ભોભિયા માણસ છો અકળાય નહીં ગારો પડી છે મને મળે છે પણ એમને આ સાધુ સોભ નહીં વિચાર એટલે અકળા માણસ થયા કરે જે લો હોય તે દાબી દે ચાલો મળ્યું છે શું થાય આક્રમણ થાય બધા કઈ ઉઠેલા બધા તમને આક્રમણ ના થાય પાછું તમને ગમે નહીં પછી એ થાય છે કે પેલા સાહેબ ને તો કહીએ સાહેબ આખા જે પાછળ ચાલે છે એ તરફ કહે અથડામણ ભગવાન મારી જેવી સમાધિ રાખે એવું જ્ઞાન છે જેટલું પ્રસાદ કરો એટલું તમારું આપણી સરકાર છે ત્યાં ખ્યાજ પ્રકાર નહીં કરવું કેવું હા સાનુકૂળ જરૂર શું કર્યું પ્રતિકોળે ના થવું ના થવું ચાલુ હોય ના થાય તમારેસ્ટંખ નથી એ પ્રભાવ કહેવાય છે ડંખ વાળો ક્રોધ ના કરતો હોય તો ક્રોધ કહેવાય કેવાય તો કોઈ ક્રોધ કરે કરે ને તેની જોડે છોકરો કટકટ કરી જતો રહે પોતાના છોકરા માટે પણ એવું ફરી પાણી ના મારે છોકરા પછી છોકરાઓ સાથે રાખ દે છે નીકળવાની તૈયારી કરી પૂછે છે કે અમે જે નીચે પૂજા પાઠ કરતા હોઈએ તે ચાલુ રાખવા કે કેમ હોય વધારે વધારે ચાલુ જાય છે એકાકાર ને બહાર ઘટું બંધ થઈ જાય બહાર લશ્કર આવ્યું હોય ને એ રીતે બહાર ના જાય ગરમાન ગરમ આપડે થોડી વાર બહાર ફરવા મોકલ્યું બંધ ના પડે ને પાછો ફરીથી બંધ ના પડે ને પાછું ભોગવીડ વેદરા ભોગવી દે ભોગવે છે બંધ બંધ પડે ને બંધ તો કરતા થાય તારે બંધ પડે કરે છે કરતા પણ મીટયું તો કર્મ ખીર પડે રાતે બંધાવવાનું અત્યારે બંધાવવાનું દેહ ની વેદના હોય તે કર્મ થી મટે એમ કે છે કે બે ની જે વેદના હોય દુખાવો કઈ હોય તો કર્મ કઈ કર્યા થી મટેચાર કરે છે ઉપચાર કરે છે ને એ ઉપચાર થી રહી જાય ના આવી ઉપચાર મળે જ નહીં કઈ ઉપચાર કરે ને તો અવરું થાય ઉપચાર કરે તો અવરું થાય પણ અવરું ના થાય એમ કઉી માટે ભક્તિ ઠાકોરજી છો ને ગુમા પાડે છે ના રે એમ થી બહાર ના નીકળે આપડે ગભાઈ કરીએ જમવાનું દેખાડીએ બધું જાત જાત નું દેખાડીએ નીકળે નઈ શાંતિ બહાર પછી બટેકા નીકળે શાંતિ બહાર નીકળે અમારો ચિંત હું બેહોલ છે ને બહાર જ નહીં નીકળતું બધા બહાર જ નહીં નીકળતું બા કઈ થી બહાર નીકળતા અને વેદના ના ને વેદના નહીં નહીં તમારી બહાર નીકળે જ નહીં આગુ પાછું થાય નહીં ક્યાં આગળ બેસી રહેલું હોય સાપ ને બોલી ના જેવું આપવા અને ચિત્ત હોય જેમ મોરલી આપ મોરલી પર આમ જેમ એક કામ થાય છે એવી રીતે ચિત્ત આપની જગ્યાએ જગ્યાએ મન સ્થિર બિલકુલ સંચલતા જ પછી બુદ્ધિ તો વાત જ કરવા ના ગયા અહત્યુ ને થઈ ગયેલો પછી આ ક્યુ થાય અંતસ્કાર ની આ ચારે ભાગ પોત પોતાના પ્રશ્નો આપશો જવાબ આપવાબ આપવાના ને એમાં કઈ બરકત નહીં અઠવાડો કેવાય વિચાર માં જવાબ હોય નહિ કોઈ ને એક જવાબ આવો ના નિર્મલ જવાબ કેવાય આ તો જ્ઞાન જવાબ કેવાય કેવું તમારો એ ના સાયન્ટિસ્ટન પૂછે ને તો અમે કેવા જ્ઞાન માં જોઈ ને કહીએ જ્ઞાન માં જ જોઈ ને કેવાનું બોલું ને અને તેને પેલા પેલા પૂછે કે આવું શાસ્ત્ર માં જોયું એનું કઈ શાસ્ત્ર ના હોય જ્ઞાન હોય શાસ્ત્ર માં ઉતરી શકે નહીં બતાવી દીધો મન સાથે કેટલું વ્યવહાર ચલાવવા પૂરતું મનની જરૂર ના પડે કઈ બઉ ખાસ જરૂર ના પડે ચીત કામ કરી લે ચીત જે મોર્ય મોર્ય હોવું જોયા કરતો તો હાપ ત્મા સામે જોયા કરે તો એને બદલે આમ વ્યવહાર મૂકીએ જરાક હા કર્મ બંધ ક્રોધ ભાવ પડેલો હોય ને નિર્ગ્રહ ક્રોધ ભાવે થાય તેમાં સંબંધો આવતો સમજાવ્યા છો કેવાનું છે દુઃખ થાય એવું કઈ નીકળ્યું ગયું જોઈ ને જયંતિ મને કેવું જયંતિ અકરા કેમ કર્યું છે ચિત ને વાંધો નથી મન નિર્ગન નથી થતું તે વિચાર કર્યો ને પાપા કલાક સુધી વિચાર કરે આવે એવું પણ એવું આપડે આપડે બહુ માણસો ને સત્સંગ છે પણ સંસાર બચી રૂપિયા લાગતો અને તેમાં બે માર્ગો થાય આ સાધુઓના સંસારો થઈ લઈએ અક્રમણ અક્રમણ અક્રમણ થયા કરે ભઠ્ઠી લાગ્યા કરેડી ભઠ્ઠી એકલા મને જ્ઞાન નતું તો ભઠ્ઠી એવી એમના જે ચાલશે ભઠ્ઠી તો એવી જબરજસ્ત ચાલશે પાંચ ઇન્દ્રિય ના બહુ બધા ચોગી ગયેલા હોય સાધુ ત્યાગ્યો ને એટલે સંસાર એમને ભઠ્ઠી જવા લાગે સંસાર માં ક્યાં સુધી સારો લાગે ઇન્દ્રિય વિશેષ સુખવારો હોય ને ત્યાં સુધી એનો સંસાર સારો લાગે અજ્ઞાન ઉભું રહ્યું ને શું રહ્યું એ બધી વધારે એમની જે સ્થિતિ છે એમાં જ્ઞાન વધારે પરિણામ બહુ સારું મો હતો અખરાણ થાય નાગા હતા એવું તમારા જ નાગા રેવાય ગયા છે અમારે નાગા થઈએ નહીં કોઈ દળે અને કાઢી લેવા હોય તો અમે કપડા વગેરે ઘરના ઉદય છે ને ઉદય થી કપડા પહેરું છે ને તો એ ઉદય પૂરો થઈ જાય તો અમારે કશું લેવા દેવા નથી અમને શરમ ગરમ ના આવે તો શું ચાહે શું કે છે તમને લોક ની બધી એના આત્મા પૂરતી જ પડેલી હોય બીજી વાતો ની વાત કરવા પડેલા નહીં એના આત્મા પૂરતી બધા પડે છે સાધુ નું શું થવાનું છે ડખો અમને કશું થાય કોઈ નહીં અમારી કોઈ ડખો કોઈ ના થાય સાધુ નહી ના થાય આપડે ડખાવગાના થયા એટલે બધું ડખા બધા બેઠા હોય તો આપણને શું હોય અને અમારા આજુન થી ડખો બધો ડખો બધો જતો રહ્યો એક શબ્દ બધા પાછળ થઈ જાય તમારે બે માર્ક માટે સાધુ પણ ના આવ્યું જોશો નહીં સ્ત્રીલિંગ હોય તો એમાં તો નથી પુરુષ લિંગ હોય તો એ વાંધો નથી ગ્રહસ્થ લિંગ હોય તો એમાં તો નથી ત્યાગી લિંગ હોય તો એમાં તો નથી જ્યાં જ્ઞાન ત્યાં નમસ્કાર કરશો શું કેશું ભગવાને દાપડ વાત કરી છે પણ આ તો આ તો એવું છે ને સ્થાનકવાસી દિગંબરી પહેરા જાય દિગંબરી સ્થાનક બાજુ પહેરે એમને બધા સ્થળો સંસારીઓ સ્થળો શું હોય એમને બધા સ્થળો ત્યારે રહેવાનો જી માત્રવાનો જી માત્ર ને તેજસ્ે રેવાનો મુક્તિ ના થાય તેમજ શાંતિ સારી રહેશે ચારિત્રબલ ની ઓળખ એના ચારિત્રબળ શું છે એની ઓળખ ક્યારે થાય બીજું કઈ જોવાનું નહીં ચારિત્ર બળ ની ઓળખ નીકળેલી ભાષા નીકળે કેવી નીકળે ચારિત્ર બળ ની ઓળખ કેવી ભાષા ઉપરથી હા કે પ્રકાર નું સાધવાદ એક બુદ્ધિ સાધવાદ અને જ્ઞાન સાધવાદ જો જ્ઞાન સાધવાદ હોય પણ સાત જેવા લક્ષણ લાગે આપણને અત્યારે કેટલાય અસારી એવા છે કે બુદ્ધિશાસ્ત જેવું વાળી બોલે છે બુદ્ધિશાસ્ત સાંભળી લેવી એ સાંભળે ને બુદ્ધિશાસ્ત્ર પણ તે સાવા મુસ્લિમ ધર્મ હોય ગમે તે બુદ્ધિ સાધવાદ તો પક્ષ માં પક્ષ પૂરતી જ હોય બીજા પક્ષ વાત કરે તો એ બોલે ખરા પણ વર્તન આવે એટલે વાણી ખેંચેલી હોય હા વિતરાક્ય બધા લોકો પ્રમાણ કરતા હોય પ્રમાણ પ્રમાણ કરણ માને તે વિતરા ઇભાતા શું પ્રમાણ તો સમજે ને પુસ્તક માં બધું કવિ લખી નાખ્યું ફરી બોલો ચારિત્ર બન્યું બોલો કે અંધકાર ને નડે અજ્ઞાન ને નડે નહી અજ્ઞાન એને નડે અજ્ઞાન ને નડે અજ્ઞાન એને નડે તારે ગાડી બાર જોતા હતા ભાઈ અત્યારે ભાઈ આવે આ રાખીએ વસ્તુ બનેલી છે સિદ્ધાર્થ ના ભગવાન આપડે પછી આ લીંગડો અને ભગવાન સામાન્ય સામાન્ય સામાન્ય દર્શન કહ્યું કે આ લીમડો છે લીમડો આટલો લીમડો કરીએ જુવાનો સામાન્ય જુઓ શું કહું આપડે તો પચીસ ભગવાન ગયા હોય વાર ને જે વકીલાતું તારા ડાબડા પેલા ડાબા ને આપડે શું વકીલા આપી આપડે આત્મા જોઈએ આપડે ભરાબે એટલું તેના ગ્રાહક થી આપણે હા ગ્રાહક પૂજો જવાબ વધો ને એટલે જીવન થયેલું ગળન થાય એનું નામ શું છે પેલા ને નામ આપ્યું ને એ ખરેખર મિત્ર પરમાર આપડે આ વિભાવી શબ્દો સ્વાભાવિક વિભાવી છે બંને ના વિભાવતો વિભાવ હતો જ નથી ઉદ્દર વિભાવિક હોતું નથી આત્માના વિભાવ ને લઈને આ પૂજર વિભાવિત થયેલું બેને ભગવાન પૂજન થયું પુરણ ભેદ છ ભગવાન શું કેવાનું થઈ ગયા સિદ્ધાર્થમાં બીજું થતું હોય આથી દસ રૂપિયા લખું તો ખાધેલું થાય અને આજ મેળો થાય એમાં એમ જ થાય ખાધું હશે જ્ઞાન થયા પછી મેળો થાય આપે <laughs> કર <laughs> આપણે બે મહિના કરતા ઉત્તર સુધાર એક દિવસ અનંતે જાણવા માં પરિણમે શોધી છે અનંતા જ્ઞેહો જ્યાં પડ્યા છે આખી જે વૃક્ષિ છે તે આખી પછી અનંતિત થતી જાય જોવા જોવામાં અનતા જ્ઞેહો ને જાણવા વાળા અનંત જ્ઞાન છે એટલે તકલીફ બરોબર છે કેટલા જાગી હોય કે છોકરો ગરી ગયો છે આ એક દાડો ખબર એ કઈ નોંધ નાખી લેતા તો આપણે આપી દઈએ તો કહે તો આપણે એમના કંઈક પગલાં કહી દઈએ આપડે કાંઈ જાય જ્ઞાન કહ્યું ન આપડે મરી ગયા કેટલા મરી જાય છે કરવા દેતા થઈ જાય છે અનંત દ્રશ્યો ને જોવામાં ફળવેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ આવશે એટલે સારો ભાવ નથી આવે શું આવે આજે કાગર આવે કરે, કાગળ નામ પણ લખી નાખ્યું આપડે જે કામ જવું થયા પેલા જ્ઞાન થતા પેલા શું ગયા હતા એ આજે ગલન છે તમામ સ્થિર થઈ શકાય એવું છે આ તત્વ માણસ સ્થિર થઇ જાય એવું છે આ તત્વ ખ્યાલ આવે કે અરે તો આપણું મરણ હોય જોઈએ સરણી કરી છે ભરકાય ભરગાય કર્યો અને આ લોકો આવ જોયેલો જોયો દરિયા દરિયો દરિયામાં જ હતો જ દરિયા જમી જુકંદ કેવાય સ્કંદ એટલે વિલન થઈ જવું બધું એકાકાર થઈ જાય નાની સિવાય પરમાણુ નાની સિવાય સમય પરમાણુ સમય પરમાણુ બરોબર બે દેવી આલે છે એ બધું છે આમ કરે છે તેમ કરે છે અને એજ આપડે વિધ કરે એના કરતા જે લોકો એમ તો ગયા કે આ વિતરા મોકલી દેશે એવું જેને સત્તા દે હે ને આપડો નથી અને ગીતરાજ એ મહાવી લઈ બધા ગીતરાજ થાય એવું સબ્જેક્ટ પડી એને બધા સંકેત કેવાયત એને કેવા માં સાચી સમજણ થઈ ત્યાં આગળ સાચી સમજણ તો દાદા નિશ્ચય સંકીત કોને કે એ... જો જવાબ આપ્યું જવાબ આપો જવાબ બીજી કઈ ના જાય ને તો યાર કરવા પડે મસીબ નજી જન્મ થઈ ગયો કાયદા લીધા મિતા કાયદો દાદા નું સંકેત છે તે લીધા પછી મુસલમાન થાય તો સંકેત જે કઈ વસલાવિત મુસલમાન છે પણ હા વિધાને ઘર યાદ હતું કે આવી અક્રમ માં ઉપાય લઈને My family. We will be filling the Ehd umafajtek red drop. Yes he is <laughs> talking about Veo Shahmat to she is done